ઉ સંસ્કાર દોડિયા કરો તુમ્હારા દયા ખરા બહુ આપને જોવાની પાસે વધારે પૈસા લેવાય વાંધો નઈ વાંધો બરાબર કોઈ ખરાબ કામ કરતું હોય કોઈ ખરાબ કામ કરતું હોય તો આપડે એને એને કામ કરતા રૂપો જોઈએ કે પછી કરવા દેવું જોયા કરવું શું કામ કરે કોઈ ડિસ્ટાઈપ બહાર હોય બરાબર મમ વાહ અચકતો ઓછો તો બરાબર મેલ ઓકે લેટ્સ મી ટેક માય પેશિયન્ટ હિયર ફોર 100 સેકન્ડ્સ આમેડો એમ કે છે धंधा करें तो मै कुरी गर्भ ली पड़े फरी गर्भ ना आज तो खोटू तो कहवा एक बाजू पाची वर्वा कमी कहो ચાલતા નહી એ ધંધો દાદા એની લાઈલો લેડીઝ ડોક્ટર દાદા ખાલી સ્ત્રીઓ ને સ્પેશિયલ ચાલ ને દાદા રાત કો દસ મિનિટ બેઠ કે દાદા ભગવાન તો માગલો મા દૂસ પછી કરના માફી કા દુસરે દિન કરે મા તમને ખબર ના થાય ખબર પણ તમે ચેતા થાય માફી માંગ્યા અને ફરી નહીં કર્યું એવું નક્કી કરો પછી થવાનું બંધ આમ ના કર્યું એનું બધા કરે કર્મ બિગીની લલિતા બેન પૂછે છે કે મારો મારે ઘણી વખત કોઈના હસબન્ડ વાઈફ ના ડિવોર્સ કેસ હોય ड्यूटी, ड्यूटी बाउंड तरीके एने साक्षी जव पड़े तो कहना कोई छुट्टा पामित बनू छु तो ये खोटू कहवा એટલે માફી માંગો મારી ખબર નહીં જિમ્મેદારી આપણે ધંધે એ લાયા એ જાત કા ધંધા આપને પસંદ ક્યાં ચીજે ખબર નહીં કે ક્યાં હોય નુકસાન બસ અભી ધંધા એકતા दो दो दो आ, दो दो तो दमल बाप बात आती है शुद्ध नहीं है बात तीन माह बाद डेपर्सन हुई अपोजिंग वो स्मार्ट मैनेजर है जबलपुर है बोल तीन वो बच्चे भी बहुत अच्छे हो जाएगी बच्चे हैं मेरी बहुत अच्छी हो जाएगी ये की बात है पूछो पूछो अभी पूछो हम सब बात आप पूछ लो ओके ઓકે મારે એક વાત પૂછી છે દાદા ને હું એકલા માં આપડે બધા શુદ્ધાત્મા છીએ તો પછી આ સામાજિક બધી નાત જાત બધું ગોઠવાયું છે તે શા માટે પોતાની નાત માં જ લગ્ન કરવું જોઈએ સાચી સાંભળો છોકરાઓ બીજુ ગીતા બોલને વાળા થના ટાઈમ થયા અભી ટાઈમ ટાઈમ બેટા એસાઇ કરવા અચ્છા મત છે તમે કહો છો બધા શુદ્ધાત્મા છે પછી કેમ નહીં त्मा की साथ नहीं होता है साथ लग्न तो है नहाजात नहीं तो पे ગધા બી બોલે હોનાર છીએ ક્યાં દો ચીજ માં કોણ વિવેક डिस्ट्रीब्यूट व्हाट इज द डायरेक्ट डिस्ट्रीब्यूशन व्हाट इज द फर्स्ट एंड मोडल फर्स्ट योर कास्ट सेकंड बैकग्राउंड रिलीजन नेशनलिटी आउर कास्ट आउर का अर्थ थर्ड इंडियन प्रेफरेंस फर्स्ट यू योर कास्ट एंड देन यू कैन गो इन अदर कास्ट एंड थर्ड सो यू मस्ट सिलेक्ट इंडिया यू चॉइस रोदा एंड नो अदर टाइप Barter more or indian boys who come here who mm -hmm. many americans get ghara india ne chhokrao aavine ah american blediyo jore payde che teno su ok yito sab log le jata hai magar yaha fir kaate thi maloom hota hai ke bahut kti haan ok wora party harishna mo but you know they're all mm -hmm. krishna boys mm -hmm. and they are uh, indian american married is, mm -hmm. is that એના ડિટીઓ છે તો એ શું એ બરાબર ના કેવાય એ બરાબર ના કેવાય લોકો નું ના સંસ્કાર ઓફિયન અમેરિકન Yeah, yeah. and we lose more when we marry each other, because you yes, yes. had something great you lose. Yes. But yes. Dara, no, is, we call a no, wife no, no. as a dharmopatri, right. and he is one who is helping all the time yes. no. in our advance marriage. But, but ask Dara Deshino, she no, no. married no. with somebody that is such an important file, most important file. See, to me that's a very important for i must have done something yeah to have that as so important a finest way and fair a fair way yeah so if i come say from india mm. and marry a an american girl uh mm -hmm. uh i in my previous जन्म i must have had some fantastic attraction or something to that person It's not accident it is already ordained yeah, that i have yeah. to marry yeah so what can i do now nothing yeah There's nothing I can do it happened it happened So what do you do at that time to you regret it do you bought whatever after you know married guys from that it used when I changed uh you you are ah, I I like just let report me report after you, you married, married. Uh, American I got photo that the game ek dikhte 90 dollars ka photo aa raha hai કેટલું બધું એનું જોડે આગળ ના ભાવ થી હોય ત્યારે ભેગી થાય એટલે એ અત્યારે તો ઇફેક્ટ છે તો હવે ધારો કે હું અમેરિકન જોડે પડી ગયો હવે ઇફેક્ટ માં આવી ગયું તો હવે મારે શું કરું કે મારે આગળ આવતા ભવિષ્યમાં કશું એવું ના આવે પાછું શું કરું કે જેથી કરી બ્લન્ડર હોય એ બ્લન્ડર નહીં એચાર કરે નિશ્ચય કરે નહીં ઓકે તો નીચે ખરાબ હોય માર્પીટ કર્યું ગુસ્સા છે દાદા લલિતા પૂછે છે કે કોઈ વિધવા હોય तो एफ आप डिवोर्स लीधेली તો સબકો દુખો તો હમરે પાસ આમ કુત ને કુછ કરેગા બહુ દુઃખ તો નહીં હોના તો કેમ ના થાય તમને માટે થાય દુઃખ વાળ ન હોના ચાહીએ બહુ જ એને કે નીચે કે કરતા છે કે ન કે ભગવાન તો કોણતા છે આ તો કોણ કોણ મન કદા નીચટી કરો કે ધ આ ડાડા વાય સમટાઇમ્સ પીપલ ડોન્ટ હેવ ચિલ્ડ્રન એટオール છોકરાઓ નથી હોતા બાળક ઘણા એવા લોકો હોય છે કે જેને બાળક નથી હોતા પાછા પૈસાદાર ખુબ હોય તો કે છે કે એનું શું કારણ હશે એનું શું એવું કર્મ હશે કે જેથી કરીને છોકરા ના થાય કોઈ લેપો ક્યાં સમજગા કોઈ દે આ કોઈ લેગા પૈસા લેને ક્યાં સમજા લેના સબ ખાસ જીક લડકા લી ચલી ગઈ તો ખુશ હો ગયા અભી અભિ હોતા તો ભી હમ ખુશતા નહી હોય ક્યાં બતા अपना हिसाब होता नहीं इतना इतना आता है अपना जितना हिसाब ले जाओगे अपना हिसाब जितना होता है इतना आता है મંદિર મંદિર હિસાબ અરે ભૂલતા સુખ દેતા કોઈ દુઃખ કોઈ સુખ ભીતા નહીં દુઃખી જીતના જે હિસાબ હૈના પૂરા કર uh tum tumar jothe how did how you know i this may, this is a, a very very fundamental question sometimes i wonder some see why see i can you know, i want to draw a picture of a chair you know i can take a picture of a chair when i think ખરાબ નીકળે આપે ચુકવું પડે એ સમજ પડે you yeah, have to give us something from the last place, that's why you are not. You are not. You are not not. What I cannot understand, so many things in this world, What? so many species. If I want to create, say, a, um, anything, an, an atom or something, I have certain imagination. I use some knowledge of something which I already have, and I use out of my head. Who has the knowledge that man should have eyes, this intelligence who had that knowledge to make this crazy language right no body i know i know but you have intelligence aap it hai aap it hai aap it know the language you have the english option choice english you got option english <laughs> said, yeah, oh, you have to be a good guy. But really, I, understand. Not, I understand. I am not a good guy. You have to be a good guy. I did. I have to be a good guy. I have to be a good guy. I should be like this. Dadaji, Rathi, I have to give you a good guy. He has to be a good guy. I have already gave a good friend to change family in the morning. He has to be a good guy. He has to do a good guy. એક સાઈડ કરી આપો આઈ થિંક ઓછા પચાસ તો ખરા એથી વધારે પણ હોય સકે બસ ના એ લોકો ઘણું સમજી શકે છે के उन कोई क्रिएटर नहींतर को शरीर नड़े नाक घड़े झीणवट ऐ भगवान ना करते तो हूं समझू चुके भगवान આપને કોકટ ટ્રી કોકટ ટ્રી કોકનટ ટ્રી કોકટ ના ફ્રૂટ રોકોનટ બતાવ વાટર હાટર મારે જાણવું છે તમને લોકો આપીને આપતા નથી ભૂલ કરજો તમને દેવાનું આપીશ કોકોનટ હે એ કોકોનટ હૈ ને અંદર આખા ચાર હૈના ફલ દેગાહી અંદર હૈપટ હો મગર હા એસ અંદર ડો ટાઈમ ભોગોનથ કે અંદર ક્યાં ક્યાં ચીજારિત ટ્વેન્ટી ફોર તો ટ્વેન્ટી किड लेट्स गो लीज स्ट्रीट नहीं मतलब आके इकल इन कन्डेस कितना अप्रूव राइट जेनेटिक इंटरनेशनल अभी अंदर है अंदर है इन फेन डोर तो प्लीज पीपल आओ देना देना धीरे पानी मिलेगा ऐसा निकल वो हम आने पाले एम इन यूनियन ट्राई टेस्टिंग नहीं आपने समझ नहीं आया हां हां बट आस्क हिम व्हेन यू सीक वर्कशॉप you that means you you don't take any form at all no form in moksha when i say moksha ekate moksha koi koi aakar nathio to no form no form eh moksha ma koi form nathio tu no, no. no only consciousness khali one form one form balu bhai one form there is one form in moksha symmetry અભી જ કરોલ્ડ કા આત્મા આત્મા so there are two people there is a proof of a bomb in the photo but do they have do they have electrical pulses around them or do they have no is it light no, no or field, is energy or do what? they have electromagnetic field are, them. in moksha yes around them electromagnetic they cannot communicate they don't need a agent so what are they they are just dumb bodies i mean you know just material thing or physical bodies just physical, physical no no, <coughs> no they occupy space મોક્ષમાં મોક્ષમાં આત્મા આત્મા સ્પેસ ની જરૂર નહી સ્પેસ ની જરૂર હોતા તો અવલંબન મંગતા હતા હેલ્પ લેના પડેગા બધે સબ જ वो सीरीज सर्जो कभी नहीं होता है उसका उसका रेड सर्जो कभी होता है रेड सही तो रेड से भी हां तो ये लोग को समझ नहीं है ना रेड की वो मथुरिया बोलता है द लाइट डज नॉट इन्टेक्ट माय डस्ट डस्ट लाइट ऑफ कोर्स लाइट बाद में वेलोसिटी एनर्जी पार्टिकल्स थ्री दे भाई समझ नहीं लाइट इज एनर्जी कितना दॉस अबाउट पे टू बी टच टू way right. because energy has to be given by a material energy is proportional to hv there's a constant there's the velocity when there's velocity it is space divided by time right you cannot think of a velocity without having space not having time <coughs> energy h velocity, well, it it has velocity is a h uh, velocity is a per unit time right, right. so it is is why you need it but he saying in most we don't have space you going occupy the space <laughs> you <don't have> time ka <laughs> vik <Time>. no time how is it then can you can die living body konde ke he kenis kenis no kenis no that he is going, i am now leaving and going more Can he have that experience him? in the human body? Because it says in all the sastras that you have to take human birth for most. Yeah. He has taken human birth. Now, I don't want to sound, you know, asking a very personal question, when he is going to most, it is none of my business. But, <laughs> what I want to ask him <laughs> is, can he know that this moment, yes, my time is <coughs> going for <coughs> most? And he realizes that. Anybody who can go, who is going for most, આપડે હાથ ને આપને કોઈ ઉપરી બે નહી no boat that means that mean to you go back to the source kitabanda ask him that to some source question that one really means I'm going for motion going where everywhere right no no it means motion is not inevitable it's not everywhere no no what i'm saying motion means end right there is an end of birth and everything uh, that is the result of motion right that means it there is an end liberation is the end huh? that means there should have been a beginning anything with an end has yeah. a beginning but there is a bind of well, birth and rebirth right that's what i'm saying end but there is no no bind of soul yeah. correct huh? correct no end of soul give to somebody or end of birth, no, birth and rebirth yes end of birth and liberation you can give to ray and that is the end you know. of the attachment of all pudgal parmanus uh -huh. to the soul but that doesn't mean but it is all yeah. the more more disturbs uh, nothing okay in that state what is what is your contribution at all to to, to this tradition to this ephemeral world relative world then there is no no contribution same right what, what is your contribution in moksha when you are in moksha yeah no nothing for so he is in moksha then same if there is, not, is not but monks, no, no. There, is birth, there is no solace yeah. no, there is the there is no solace એમ પૂછે છે કે આ મૃત્યુ પછી બીજા દેહ બીજી યોની જન્મ લેવા માટે रण मृत्यु पीजी योनी जन्म लेवा माटे समय लागे छे? ओ, लेवाधर आदमी मरता है उधर एक आदमी मर मरने मर का उसका टाइम चल रहे है ऐसा और दूसरा उधर औरत સમજી ગઈર ટુટા નહીં તો કોઈ જીવ દો હજાર્સ યુરંગ karma, uh, jiwa-tma... can get such type of... Uh, out of 2000.. haa.. Uh, of 2000 deaths. How no does clinicians no. know all these calories? Hey vanding? 36 years ago 5 months old. 36 years old. 7 months old. You just said our prayers after what we had. Pray. Pray... We don't 맛 Lightning Rail. છે ગોસ્ટ eh, <laughs> રાધે પૂછે છે કે જે આત્મા ને બીજો દેહ મળ્યો નથી કોઈ સંજોગો વસાદ તો એ ક્યાં રહે છે અને કેટલો વખત એટલું બોરી નહિ કાં રહે બિચારા કોઈ હા દેખો કોઈ કોઈ ભૂખી ભૂખ તો હોતી નહી હોય તો જીવ કો ભૂખ બહુ લગતા બોડી નહીં મગર ઇલેક્ટ્રિકલ બોડી હૈ ભૂખ લગતા ભૂખ બહુ ભૂખ બહુ લગતા તો ક્યા કરેગા દુરિયા તમારી પાસે આવે તો તમારી રિએક્શન શું તે માટે એ પ્રેત માટે તમારી બોડી માં દાખલ થવા માંગતો એટલે જેની બોડી માં જાય છે એને પણ એવા કઈ કર્મો કર્યા છે આપડે માં ભુ બોલાવી લાવે ને મારે ને બધું બાઈ કો આપણા મહાત્મા બહુ તકલીફ દેતી હતી फिर पूछ दिया की तुम कहाँ है कहाँ से आए हम तो मार सकता नहीं मारने कर, काम हम तो इसको खाना देता है तुमको खाना देता है तुम खाओ पहला हमारी बात करो बात करते नहीं क्यूँ आई का બહ લ ટાઈમ ઓફ ડેન્ટ વિથ ટી શી વાસ ઓન લુકિંગ એટ ધી દેટ મૂવમેન્ટ ઓન દેરી દેટ મુ So, that for the ah, for the so whenever she to to <laughs> <she laughs> to come in the, uh, her તો તમને ખબર બોલેગાહી પૂછેગા ક્યા કહેતા અભી એ ખાદે ચી જો પ્રેત થાય બહુ બોલતી બહુ મેં બોલને લગી લગભગ સમજ ગયા કે ચોક ટૂટેલા હોય બહુ ટાઈટ આંટી ના 10-50 ડૉક્ટર પડતી લાસ્ટ એગ્જામ બહુ હેરાન હોતી મદર કોરાન દેખે તો ક્યાં બોલતી હતી તમે ક્યાં કરું કેસા કરું તો દૂસરા પેલા ઇંગ્લિશ માં બોલવા માંડ્યું જોડે જોડે મન ભેગું ગયું આત્મા સાથે જોડે પેલા નું કામ ના કરે જેટલો તેના હોળ એને રહી જાય ખરા હોય લાવી પડે પછી કેલી ત્યાં દાદા બબન હતા બેન પાણીપલ મરે નઈ પાણી ક્યાંય બાર વાગેલો હતો હા કે મારે ફાપ માર્યું ત્યાં છે એ બાય ને બોલાય ભગવાન ની ઓળી માં દાદા ભગવાન નું મંદિર હતું મંદિર કે અંદર લેડી કા બોલતા જ પાસ કરો લેડીક આઈ એમ નોટ લિવિંગ યુ બિકોઝ આઈ નો દેટ આઈ કેન ગેટ મોર ગોઈંગ ટુ દાદા આઈ વોન્ટ લીવ યુ She She she was telling telling the the the other lady. one No, Mandir father. અરુર ની વાત વેણી ભાઈ અરુણા થાય अरुणा भट्टा एनलाइटेड फॉर ए गुड स्टोरी अरुणा भट्टा योर फॉलोअर भूमिका फादर का नाम वेनी भाई था बहुत करेगा आदमी हो अरुणा बोले दादा का दर्शन करने के लिए चलो नहीं गली तो नहीं आएगा ये देखो क्या हो गया પી લગતા પિયા લગતા મગર ક્યાં હુમલો છે આદમી આયા બે ટાઈમ કુલિયા મોટા મોટા થયા પછી